ભગવા ના સિમ ધય કાર હોગા ભગવાન ના સિિમ જય જયકાર હો દા ભગવા સિંહ જય જયકાર હો દા ભગવાન ના અસિિમ જય જયકાર હો દા ભગવા સિંહ જય જયકાર દા ભગવાના સિિમ જય જયકાર હો દા ભગવાના સિંહ જય જય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 ભગવા ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાના જય જયકાર દા ભગવાના સિ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન સિંહ જય જયકાર દા ભગવા ના સિમ જય જયકાર દા ભગવાના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દા ભગવાન ના સિમ જય જયકાર દા ભગવાન ના સિમ જય જયકાર દા ભગવાન જય જય કાર હો દા ભગવાના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો જય સચિદાનંદ જય સચિદાનંદ મત જય સચિદાંદ જય સચિદાન આ બ્રિજ ભાઈ તમે આ શ્રેણી બત્રીસમાંથી હુઓ છો ખરા નહીં બધું તું જવા તમે તારે વંચાઈ શકો દાડો હ સમજાય એવું છે ને જે ના સમજાતું તો પૂછવું આપણે સમજવા માટે જે જરૂર લાગ એ પૂછવું એ બધા પ્રશ્નો કહેવાય આપણા બાકીના બરાબર છે એટલે થોડું વિશેષ એ તો દરેકને પોતાને પોતાના હિસાબથી હોય બધા શું કોઈ જૈન પૂતગલ હોય તો જૈન પૂતગલની દ્રષ્ટિથી પૂછે વૈષ્ણવ હોય તો વૈષ્ણવની દ્રષ્ટિથી શિવ હોય તો શિવની દ્રષ્ટિથી કારણ કે એ તો આપણે લઈને આવેલા છે ને બધું પણ એને વધારે સમજવું પડે આવે શું કે સરસ અહીંયા છે બહુ સારું એટલે ત્યાં આ શ્રેણી બત્રીસમાંથી એને પાંત્રીસ નંબરનું સૂત્રો માટે પૂછવાની ઈચ્છા છે એ જોઈએ આપણે બહુ વાંચું છું હા દાદાએ કહ્યું કે આજ્ઞાધર્મનું લીકેજ આપણને જે દ્રષ્ટિ મળી છે તેમાં लीकेज भाग जे ते आखो शब्द थी थाय लीकेज थ था पांच आज्ञा में कशु असर न रहे एवं केख जो हे ए खबर पड़ी एना के प्रतिक्रमण कर बढ़ू प्रतिकमण आ शब्द थी लीकेज मैट एट्ले तो एक आ का दादाए एक वाणी खास कर વ્યવહારની વાણી માટે બહુ ચેતવણી સ્વરૂપ મૂકેલું એટલે દરેક મહાત્મા આપણે તો બધા આજ્ઞાધર્મને આધીન છીએ આજ્ઞાધર્મથી જીવન જીવવાનો પૂરો પુરુષાર્થ છે બધાને સમજે કે આજ્ઞા પ્રમાણે જ જીવન જવું જોઈએ એ આજ્ઞા શબ્દ બહુ અગત્યનો છે આજ્ઞા સમજાયું ને અમને જે સમજાયું છે તે આ પ્રકાશ પામેલો જે છે હું તે આજ્ઞા અને શરીર પણ એ પ્રકાશ પામેલું છે શું કહ્યું એ જ્ઞ પ્રકાશ સૂચક છે એ બીજ છે આખું બીજ છે શબ્દ બીજ શબ્દ પણ એ પ્રકાશ સૂચક છે એટલે આમ તો આ બધા ધર્મોમાં બધા જ જાણે છે સામાન્યપણે તો એ ગુરુજી અને ગુરુની આજ્ઞા પ્રમાણે ખાસ મન છે કોઈ પણ પ્રકારે એટલે આજ્ઞાધર્મમાં આપણે જીવવા માટે આ કળિયુગમાં સતયુગી જીવન કેવી રીતે જીવી જઈએ જે શક્ય નથી આ કાળમાં આ કાળમાં આપણા કર્મોના દબાણો જેવા છે દરેકને માટે તે જેમને જેવી પરિસ્થિતિ જેવી સ્થિતિને જે સંજોગોમાં હોય દરેક મન વચન કાયાથી એ રહેવાના જ બધાને રે કોઈને છોડશે નહીં દાદા ભગવાને કહ્યું છે અમે એમ નથી નીકળી પરંતુ એ તો એમનું તો સમર્થ પુરુષ કહેવાય મહા આકાર વિશે મહાપુરુષ પરંતુ આપણે વ્યવહારમાં બોલાય નહીં કારણ કે વ્યવહાર વ્યવહારની રીતે હોય છે એટલે વ્યવહારમાં વ્યવહારની રીતે જ વાતો થાય આત્મજ્ઞાની પુરુષ હમ અનુભવીએ આત્મજ્ઞાની આપણે અંદરથી આપણે રાખીએ દરેક બધા શું એ તો બનવાનું જ છે અને દાદાએ કહ્યું છે તમે તો જ્ઞાનીઓની વંશાળ એટલે બધા મહાત્માઓ માત્ર જ્ઞાની છે મહાત્મા માત્ર જ્ઞાની છે જ્ઞાન પ્રાપ્ત કર્યું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ બધા જ્ઞાની કહેવાય અને એટલા માટે સંસારમાં છે છતાં પણ મુનિ કહેવાય મુનિ મુનિ મુનિ શબ્દ વપરાય હમ એ તો શાસ્ત્રમાં બધું એનું પ્રમાણ છે શાસ્ત્રોમાં એ લખેલું છે પણ આપણા માટે આજ્ઞા મહાત્માઓ માટે ખાસ કરીને વ્યવહારમાં બોલાતી વાણી માટે ખાસ દાદાએ ચેતવણી સ્વરૂપે કહેલું કે આ બોલાતી વાણી એ વાગતી ટ્રેપ રેકોર્ડ છે વાગતી કહીએ છીએ આપણે ટૅપ રેકોર્ડ બીજી વાગતી હોય ને આપણે સાંભળીએ અને ટેપ રેકોર્ડ કહીએ છીએ પણ હકીકતમાં આ કુદરતી વાગતી એટલે કે સંભળાય એવી એ ટેપ રેકોર્ડ છે હવે આપણે આ મન વચન કાયાથી કોઈની જોડે શાબ્દિક વ્યવહાર થતો હોય અને શાબ્દિક વ્યવહારમાં બધામાં થતો રહેતો હોય અને આપણે જાગૃતિ રહ્યા કરતી હોય એ બહુ ઊંચ ઊંચું પદ છે બહુ સારું પદ છે ઘણું સારું પદ છે પણ એકદમ ના રહે કારણ કે કર્મના પ્રેશરના દબાણો જે બધા ફોર્સફુલી હોય છે કે એના કારણે રહેવું સહેલું નથી એ આ કાળમાં પણ સહેલું નથી એ તો સમજવા માટે છે કાર છે ને કર્મોના પ્રેશરો છે ઓ કર્મોના પ્રેશરો છે એના કારણે છે પણ આપણે બોલવું નહીં કે સહેલું નથી આપણે જેવું બોલીશું એવી આપણને તરત અસર પડશે એટલે આપણે જે સાયકોલોજીકલ ઇફેક્ટથી આપણે બંધારણ થઈ ગયેલું છે બધું અને જ્ઞાન મળ્યું ત્યાર પછી પણ ત્યાર પહેલાં થઈ ગયેલું એ પણ અત્યારે નીકળી રહ્યું છે ભૂતકાળની ભૂલો તો નીકળે જ છે પણ વર્તમાન કાળમાં જ્ઞાન પહેલાંનું પણ છે દરેકને પોતપોતાના પ્રમાણથી હોય આ તો દરેકને હોય કોઈ પણ પ્રકૃતિ હોય સાત્વિક પ્રકૃતિ હોય રાજ પ્રકૃતિ હોય કે તામસિક બધાને એક સરખું જ હોય એમાં નાની પ્રકૃતિ એટલે પ્રકૃતિ એટલે આ વાણીએ બોલાતી ટેપ રેકોર્ડ છે એટલે વાણીએ ટેપ રેકોર્ડ છે દાદાએ જે મોટા મોટું આ વિશે વૈજ્ઞાનિક સત્ય કહ્યું વૈજ્ઞાનિક એટલે ત્રિકાળ સત્ય હોય એને વૈજ્ઞાનિક સત્ય કહેવાય પછી એ દુનિયાને દુનિયાદારીને લાગવું પડે તે પણ છે પણ એના રહસ્યો સાથે જો સમજમાં બધામાં આવેલી સમજો મળે તો એ હકીકતમાં સત્ય છે આજે વિચારકો પણ બધા કે છે બધું આજે ઘણા વિચારકો આજે દુનિયામાં જે વાતાવરણ ચાલી રહ્યું છે દેશમાં જે વાતાવરણમાં વિચારકો બધા ધીમે ધીમે હોય છે બધી જ જાતના સમાચારો આપવા હોય પણ આ જોડે જોડે આપે પાછા તો સમજ્યું એટલે આજે અમે વાંચ્યું કાગળ કે કે રિયાલિટી રિયાલિટીમાં એક્સ્ટ્રીમિઝમ નથી હોતા શું કહ્યું હવે રિયાલિટી શબ્દ છે તે જગતને લાગવું પડે છે જેટલો આત્માને લાગવું પડે છે એટલે આપણે પોતાના કોન્સિયસનેસને લાગવું પડે છે એટલે આજે આ દાદા ભગવાને આત્મજ્ઞાન ભારતમાં બધા સમજી શકે બધા ધર્મના કારણ કે દરેક ધર્મમાં આત્મા એ બધું છે જ આપણી પાસે પણ બહાર બહાર સમજાવવું એટલું સહેલું નથી આ બારમાં શું એ ગમે જુદી જુદી કહેવામાં આવે કર્મ શબ્દ બોલાય છે આત્મા શબ્દ બોલે છે સોલ તરીકે પરંતુ આખા જૈન સંપ્રદાયમાં જૈન દર્શનમાં આજે ઘણા સમર્થ વિચારકો આચાર્યો બધા પુષ્કર થયા છે અને એટલું સુંદર એમને જૂના શાસ્ત્રો ઉપર એમના વિવેચનો કરેલા છે બહુ સારા આજે એ બધું પ્રમાણ છે બધાને માટે પરંતુ એમાં પણ આત્મા શબ્દ મુકાયો છે તે વ્યવહારથી માર્ગ આવ્યો છે વિતરાગોનો એ વ્યવહારથી આવ્યો છે એટલે કરવું કરાવવું અનુબોધવું પણ કઈ રીતે તો કે આત્માને લક્ષમાં રાખીને લક્ષ તો રખાય નહીં લક્ષ થયા વગેરે લક્ષ કેમ રાખશો લક્ષ થાય તો કામ થઈ ગયું આપણું એટલા માટે મહાત્માઓને આપણે જ્ઞાનીનું હુંસાવરી કહી એમને આખું ક્ષાયક લક્ષ બેઠું છે પણ ક્ષાયક રહી નથી શકતું કારણ કે એ કર્મોના બધા આપણા દબાણો છે આ કાળના આ કાળના જેમને ઓછું હોય એમને બહુ આનંદ આવે બહુ રહે સરસ બધા રહે જેને હોય તેને એવા પ્રકાર છે એટલે દાદાએ કહ્યું કે આજ્ઞાધર્મનું લીકેજ એટલે કે આ વાણીમાં આજ્ઞાધર્મના લીકેજો થાય છે એ આપણને સમજાય પાછળથી મોડેથી બધા થોડાક સમાન થઈ જાય તોફાનોનું અંદર કોઈ પણ પ્રકારનું તોફાન હોય તો ધીમે સમાન અંદર વિચારવું તો જોઈએ પોતે પોતાના શરીર માટે આટલું જ કરવું પડે કે આવો પ્રસંગ આવ્યો આ થયો આ પ્રસંગમાં આવું થયું તો આમાં જો દૂ દોષ કે ભૂલ ખોરવી હોય તો દાદા ભગવાને ભલભલા સમર્થકો વિચારકો સાહિત્ય જ્ઞાનીઓ બધા એમને ઘણું લખ્યું છે કે ભોગવે તેની ભૂલ ઉપર ઘણું લખ્યું છે આપણે આપતા સાહેબે નાની પુસ્તિકા કાઢી આજે કેટલી એને બધી પ્રચલિત થઈ ગઈ બહુ સુંદર આવી એક પુસ્તિકાઓ હમ આ એક દાદાનો સ્ટેટમેન્ટ છે આ વાત ખાસ કરીને એ પછીથી આપણને ખબર પડે કે આ ભૂલ આ છે ગમે તેવું ઉદય આવ્યો કર્મનો આ છે તેના માટે આ હું કરું છું તેવો કરે છે તું કરું છું તેવો કરે છે એમાં કોને લાગવું પડે આ જરૂર વ્યવહાર છે એટલે નિમિત્ત નિમિત્ત તો છે જ વ્યવહાર એમાંથી જવાનો જ નથી કોઈને કાઢવું હોય તો ના જઈ શકે નિમિત્ત નૈમિત ના હોય તો આ જગતની અસ્થિ ના હોય શકે જગતની અસ્થિ ના હોય કશું ના હોય મોક્ષ છતાંય આજના કર્મો અને કર્મિક પ્રવાહો જે ઉદય પરિણામથી બધાને દરેકને આવે બધાને આવે અને અમે વાર કહીએ છીએ કે આ વર્ષથી અમે આવ્યા છીએ કાયા કોમળ અને પ્રવાહો તો એવા બધા આવ્યા છે એ અમે જાણીએ છીએ અને જેમ તેમાં નિમિત્ત ભાવ બન્યો હોય ત્યારે એ નિમિત્ત ભાવમાં એની વ્યવહારની શુદ્ધિકરણ થાય એનું એ રીતે જ અમે તો સતત રીઝા કર્યું છે પરંતુ એ વ્યવહારમાં બોલાય નથી વ્યવહારમાં બોલાય તો કે તમે રક્ષણ કરો છો તમારું એવું ડૉક્ટર સાહેબ કહે છે એટલે વાણી બોલા બોલવાની વાણી પર આવ્યું હે બહુ આપણે મધુન ના મોટાબેન પૂછે છે બોલો બોલાતી વાણી માત્ર અતિક્રમણ છે સમજાવશે આ બધો પ્રશ્ન કર્યો અમને તો પણ એ ક્યારે અતિક્રમણ છે કે આપણે સામાન્ય દુઃખ પહોંચે તો એ અતિક્રમણ છે સામાન્ય દુઃખ નથી પોચ આજે ઉદય ના બોલે છે કર્મના ઉદયન દબાણ બોલે શબ્દો નીકળી જાય છે પરંતુ એમાં હોતો નથી આ મહાત્મા લક્ષણ છે આપણું બધા જોજો તમે પછી ધીમે રહીને શાંતિથી આપણે અંદર જોઈશું સમજાશે દરેકને દરેકને સમજાશે જો આપણે જ આપણને સમજવા છે એ આપણો નિર્ણયને નિશ્ચય પાક્કો છે કે હવે હું નિર્ણય નિશ્ચયથી કેવો શુદ્ધાત્મા છું તો આજ્ઞાધર્મથી મારું કામ શું બાકી રહ્યું તો કે હવે આ વ્યવહાર દ્રષ્ટિથી જે ફાઇલ સ્વરૂપ મન વચન કાયા છે એને બધી જ રીતે એઝ ઇટ ઇઝ મારે સમજવી પડશે એઝ ઇટ ઇઝ એટલે બધો વ્યવહારથી આવેલી બધી જ આખી કર્મની ગાંઠળી બાદ ગઠરિયા કે છે ને આજના કર્મોના પ્રવાહો છે કડયુગ છે જ્ઞાની પુરુષને ના છોડે એ તો છેલ્લો દેહ હોય તૈયાર થઈને ગયા હોય જયારે કેવા જ્ઞાન ખુલ્લું થવાનું તે વખતે વાત જુદી છે માહિર ભગવાનને બોલાવે એવા કેટલા બધા પ્રસંગો આવ્યા પણ એમને ખુલી નથી જે અને જ્યાં ખુલી છે ત્યારે સામાનુ કલ્યાણ જ થયું છે આ જોજો તમે આખા જૈન દર્શનમાં છે અને આપણા બધા ધર્મોમાં બધાની કથા વાર્તાઓ દરેકમાં બધી વસ્તુઓ છે એ સમજાવવી પડે આપણે હમ એના માટે શાસ્ત્રો વાંચવાની જરૂર નથી આપને સમજાય કે નહીં એમને ગોશાળાનો પ્રસંગ કહ્યું કેટલો સમર્થ તપસ્વી શ્રેષ્ઠ બ્રહ્મ બ્રાહ્મણ કુટુંબનો અને છેલ્લે ભગવાને અનાર્ય દેશમાં જવાનું થયું ત્યાર પહેલા એ ઓબ્ઝર્વ કરતો હતો કે ગમે તેમ માનો પણ એમનું તપ તપની શક્તિઓ ગજબ નહી છે ગજબ નહી છે કારણ કે એ પણ તપસ્વી હતો એક તપસ્વી બીજા તપસ્વી ઓળખે પણ જેવું એનો તપનો પ્રકાર હોય એ પ્રમાણે ઓળખે બીજી રીતે ના ઓળખાય નથી નરિયુ તપ છે આ સૂત્ર પૂછ્યું શું છે કે પેલો કે જીભતો ચાલ્યા વગર રહેતો જ નથી પણ એ તો હકીકત છે ને એવું આપણે રેકોર્ડ વણાઈને આવેલી છે એ ઉકલે ઉકે ને પણ ઉકલતા ઉકલતા જાણવું પડે કે આ ફાઇલ વાગી રહી છે ટેપ નથી વાગી રહી ફાઇલ વાગી રહી છે આપણે ટેપને સાંભળવાનું બહુ શોખીન છે કઈ રાતના પદો હજા કરે ફાઇલને સમજવા માટે બોલતી ફાઇલને કે આ ટેપ રેકોર્ડ છે એવું સીધું કીધું ટેપ રેકોર્ડ કહ્યું નથી છે સર આ સાહેબ ને બહુ મજા ડોક્ટર સાહેબ બહુ વિકાસ છે અને આપતા પુત્રો બધા એ તો સમજી ગયેલા પાક્કા સત્સંગ એવી રીતે થાય બધા પણ આ મહાત્મા આપણે બધા વ્યવહારોમાં હઈએ ને બધા વ્યવહારોમાં વ્યવહારોમાં એકબીજાના અરસપરસના વ્યવહારોમાં આપતા પુત્રો છે નથી એવું નથી પરંતુ એ એમનો આખો એક જ હેતુ એક જ થઈ ગયો ને એક જ લક્ષ્ય બીજું કશું ના રહ્યું એમને શું એમાં શરીરનું તાપવાનું જ છે મહેશભાઈ એ તો કોઈને છોડે નહીં પણ આ અને છતાંય આપણે જોયું હોય તો કે અહીંયા આગળ અહીંયા દ્વિધા થઈ આમ આમ એક વસ્તુ છે બે દે કેમ મને સમજાય છે એવું ના થવું જોઈએ એટલે કે વ્યવહાર વ્યવહારથી છે તે એની નિશ્ચય દ્રષ્ટિમાં એ નિશ્ચયાત્મકપણે ના થઈ જવું જોઈએ વ્યવહાર વ્યવહારતા એ જ હોવો જોઈએ આ બે આજ્ઞા પ્રમુખ છે વ્યવહાર દ્રષ્ટિની નિશ્ચય દ્રષ્ટિની અહીં આગળ આ વાણી આપણી બહુ કામ કરે છે અને એમાં બધા મન વચનકા શરીરે છે ને કારણ કે શરીરના સંયોગી કામ કરે છે ને આજે તો એટલે તો કહ્યું આજે મહાન ભગવાન બહુ સુંદર સમજાવતા કે આપણે વિતરાગ માર્ગના પિતરા દર્શન વગર ઇતર ધર્મો છે બધા તે વખતે હિન્દુ ધર્મમાં ખાસ ચાલે ને બધી માન્યતાઓ પૂજાઓ તપ ત્યાં આપણું જપ નામ જપ ત્યાં બધી બુદ્ધિઓ ચાલે ને બધી એમાં ખાસ કહી લો બહુ સમજાવતા હતા કે જે એમની પાસે ગણધરો આવ્યા બધા એમાં જ હતા બધા બ્રાહ્મણો જ હતા ઉત્કૃષ્ટ બ્રાહ્મણો અને દરેકને પ્રશ્ન થયેલો આ બધો પાંચ મહાભૂતો આ ને તે ને આત્માને આ પૂદલ ને બે શબ્દ નતો પછી આવ્યો છે તો એ તો જ્ઞાન મળ્યા પછી મહાત્માઓ તો બધા પાક્કે પા ગયા પૂતગલ શબ્દ આમ તો જૈન દર્શનનો એ ટેકનિકલ શબ્દ છે પણ પૂતગલ પૂતગલ અને વેદાંતોમાં અને હિન્દુ ધર્મમાં એને જળ શરીર તરીકે મનાવ્યું માટી મનાવી શું કહ્યું એટલે બહુ સારા શબ્દો કહ્યું છે એવું નથી એમ કે પણ કોઈએ માટી જેવું માન હા પછી છેલ્લે સ્વબોધિત કરતો રહેતો હોય પોતાને આજ્ઞા ધર્મ જેવો આપણું અંદર સ્ટેબલ થયેલો હોય જેટલો અંશે થયો હોય એટલો હું તો કહું છું સમજે સ્વબોધિત કરતો જતો જાય પરંતુ જ્યારે કર્મના ઉદય હોય ત્યારે આ બહુ આકરું થઈ પડે છે બધાને પણ પાછળથી પણ આ અંદર ઉતરી અને પ્રતિક્રમણો થાય તે બહુ જરૂરના છે જરૂરનું છે સમજાયું ને એટલે અમારું મંદરબાને થયું હોય કારણ કે એમને સુખી ઘરમાંથી આવેલા ને તે વાણી એમને કોઈને ખસ એવું નતું કહેલું કે મને કોઈએ તો મને ઘણી વખત કહેલું હોય કોઈ આમનો શબ્દ બહુ સારો છે આ કનુભાઈ બહુ આવા અનુભવો થાય છે પણ આમનો શબ્દ સારો છે ખસ કહ્યું નથી અને આ કનુભાઈનું જીવન એવું ગયું છે કે કોઈનું ખસ ગયા વગર પણ એ પોતે જ ખસેલો રહેલો છે એક એ લઈને આયેલો કુદરતમાં લઈને આયેલો કુદરતમાં લઈને જ આવેલો આખો જેવી રીતે દાદા કહે છે અમે લઈને આવેલા કે આ તીર્થંકર ભગવાન તો કહે છે આટલી બધી વાતોને અમે એમને મળ્યા કેટલું સાંભળ્યા જોયા બધાને જોયા છે અમે ઋષભદેવ દાદાથી મળીને છતાં પણ એ કે હવે આ મૂકો અમે કેમનું મૂકવું કેવી રીતે કયા હાથથી કેમનું મૂકવું એ મને પોસાયું નહીં કહેશે એટલે આ ભાવમાં મારે જોઈતું હતું એ જ ભગવાનને આગળ માગ્યું ખરું પણ કહે છે કયું કંઈ વાંધો નહીં એવો કાળ આવે છે ત્યારે તમને આજ મળી જશે જાઓ અને એને ચલાવજો અક્રમ વિજ્ઞાન દાદા ભગવાને છે આ પાછળ એમનું છે ને જુઓ ને આની પુસ્તકની છે પાછળ અંતર શુદ્ધિ પર કાળજી હોવી ઘટ અવું નથી આપણા કાળ બધી રીતે જોઈએ આપણે ખરેખર સામાન્ય પણ ઓછા થોડા વધારે વારા ને થોડા અને વધારે હોય તો પણ આજે એના પ્રેશરો બહુ છે પુષ્કળ પ્રેશરો છે જબરજસ્ત પ્રેશરો છે અને ખાસ કરીને આજની આ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર મૂળ પાયા પુરુષાર્થ કયા ધર્મના ધર્મના શું અર્થવ્યવહાર એટલે કે લક્ષ્મીનો વ્યવહાર ધર્મયુક્ત હોવો જોઈએ હવે દાદાએ કેટલી સાદી ભાષામાં કહ્યું કે વેપારમાં ધરણ જોઈશે હવે માણસથી કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે હું તો કહું છું ક્યારે રીતે વેપાર થયા જ કરે છે લેનદેન તો રહ્યા જ કરે છે જી અને આકારમાં ના હોય બને જ કેવી રીતે હ કોઈ નિમિત્ત બને કોઈ નૈમિત બની જાય બેવ રીતે થાય છે પણ નિમિત્ત હોય તે જ નૈમિત બને કે નૈમિત છે નિમિત્ત હોવું જ ઘટે મારા માટે નિત છે જી દાદાજી શું વાત કરો છો સાહેબ પણ વ્યક્તિગત રીતે એવું લાગે છે લાગે તો બહુ સર એનું પુણ્ય કામમાં લાગ્યું એટલું દરેક ને આવે ઉદય તો આવશે જ બેડશે નહીં પરંતુ આ હું બોલું છું એટલે હું આને સ્વાદમાં લઈને બોલું છું કોઈને નથી સમજાવતો મારી ગજુ નથી હું શક્તિ પણ નથી હું કોઈને સમજાવી શકું સિવાય કે હું મને પોતે જ હું સમજું સમજવાની વાતર છે પરંતુ આજ્ઞા ધર્મ થી આપણે આજ્ઞા ધર્મ ને સમજ સમજ સમજ કર્યા કરજો એ આજ્ઞા જીવન એ ક્રિયાનું જીવન નથી શરીરની ક્રિયાઓનું જીવન નથી ગમે તેવો કર્મનો ઉદય આવે છતાં પણ એ શરીરની ક્રિયાનો ધર્મ નથી આજ્ઞાધર્મ એ સમજ નહીં સમજણનો છે ક્રિયા હવે એ પણ ક્રિયા તો છે જ શરીર છે તેમાંથી ક્રિયા રહે વગર ચાલે જ નહીં કોઈને નહીં છોડે છે કેવ જ્ઞાન ખાય ત્યાં સુધી આ છે વસ્તુ પણ આજે આ કાળ છે આ મન વચન કાયા આપણા છે એની શક્તિ પ્રમાણે હોય એ શક્તિ પ્રમાણે દરેકને હોય એ તો બધાને આજે એવું સાત્વિક અને સાત્વિક એટલે સત્વ સત્વવાળું સત્વવાળું જીવન જ રહ્યું નથી કારણ કે મન વચનકાયાની એટલી કેપેસિટીની શક્તિઓ નથી રહી મન નબળા બધું બધી રીતે બધું આવું થઈ જાય કોઈને છોડે નહીં આપણો ડિસ્ચાર્જ અહંકાર એના કેટલા પ્રકારો હોય કોઈ ડૉક્ટર સાહેબ બોલો ને મિનિટે મિનિટે આમ તો બેઝિક બે જ પ્રકારના છે પ્રજા બઉ મોટી હોય એની પ્રજા બહુ મોટી હોય જબરી જુદા એ બધા તો હોવું જ પડશે નહીં બધી માયા જ નહીં અરે બહુ વસ્તુ જુદી છે માયા તો કેટલું કહ્યું છે દાદા એ બધું બારી જોડીને છેલ્લી જ નહીં કોઈને ત્યાં સુધી જાય જ નહીં અને મહાત્માઓને સહેજે આજે પ્રેમથી બધા રહી શકે છે કર્મના ઉદય આવે જરૂર આવે એમાં ના નહીં એમાં કોઈને કોઈનાથી ના બોલાય મારી ભગવાને ના બોલ્યા નથી પણ એમને અંદરથી તપમાં જે આ બધું જે ભરાઈ પડેલા ને એ બધું ખાલી થવા દીધું એમને એને આપણા મહાત્માઓને આ છે આજે આ અજ્ઞાધર્મ શું કહે છે કે ફાઇલ મૂકી દીધું કર્મની જગાએ ફાઇલ શબ્દ મૂક્યો દાદાએ અને ફાઇલ એટલે ફાઇલ શબ્દ બોલતાની સાથે એને નંબર આપવા જ પડે કે પહેલાં પહેલી નંબરની ફાઇલ કઈ આજે દિલ્હી સરકારમાં હોય છે સ્ટેટ ગવર્મેન્ટમાં હોય સંસારમાં હોય વ્યવહારમાં જ્યાં જોવા તો ફાઇલ શબ્દ તો હોય એક એક જાણે કોછું ભણેલા હોય તો એ જાણે ચાર ચોપડી ભણેલા તો એ અને હાવ ભણેલા હોય ને અંગૂઠા છાવ એ પણ જાણે બોલો ફાઇલ જો સમજાવે છે તરત જ એટલે આપણે નહીં એવું નહીં મામા ખરું કે નહીં ફાઇલ એટલે હું નહીં એવું ને મામા બોલતા નથી બરાબર બધા આટલા છે બધા આખું બોલ ને અઢાર તો કેટલી બધી ઉમર થઈ ગઈ એકાશી વર્ષ કરતા અઢાર વર્ષની બહુ સમજદાર હોય હવે અત્યારે દેખાય છે મને અનુભવ છે આજના છોકરાઓ એવા મજાના હોય છે આજના છોકરાઓ આપણને શીખવાડે એવા હોય છે કારણ કે એમને દ્રષ્ટિ બહુ વિશાળ થઈને જે આ વ્યવહારમાં બધું સમજમાં આખી દુનિયા જોઈ આ જોયું તે ઘરના વ્યવહારો જોયા બધું જોવા જ કરે છે ને બધા હવે આ તારું સૂત્ર છે વાણી ઉપર છે વાણી એ ટેપ રેકોર્ડ છે અને આપણે બોલાતી વાણીમાં પછી શાંત થયા હોઈએ શાંત ભાવી હોય તર આપણે અંદર વરીએ ત્યારે થોડુંક આપણે અંદર આજ્ઞાધર્મથી આજ્ઞાધર્મની ચિંતવન એટલે વિચારવાનું હોવું જ જોઈશે એ વિચારવાનું આપણે કહીએ કે વિચારવાનું તો આપણો ગુણ નથી એવું બોલશો નહીં મહેરબાની કરીને જરૂર પડશે તમને આજનું કળિયુગનું શરીર છે માટે એને ચિંતવન પણ કહી શકો તમે આજ્ઞાધર્મનું ચિંતવન બહુ અને હકીકતમાં અક્રમ વિજ્ઞાનમાં આ શબ્દો હતા જ નથી પરંતુ એવી બધી ઝીણી વાતો જવા દેતા આપણે જાડું જાડું જ કે જાડું જ કાં કરજો ઝીણું કાં ત્યાં કે ક્યાંય ભરી જ ખબર નહીં પડે તમને મનેશજી ખરું કે નહીં જાડો જાડું તમે કેવું ફાઇન કર્યા ચાલો આવા શું જાડું પણ તમારું ખાદી જ્યારે જાડા હતું સૂતર નહીં કે ઝીણા પતિ ગયું જવું જઈએ આપડે વાણી ઉપર તો આખી જિંદગી આપડે સત્સંગ કાઢીએ તો દાદા એ આ બોલતી વાણી ટેપ રેકોર્ડ છે કયું એટલે આખું વાણીનું વિજ્ઞાન એટલું અદ્ભુત રીતે ખુલ્લું કર્યું બહુ અદ્ભુત રીતે અને જૈન દર્શનમાં તપમાં છે ને આ મૌનને બધા ધર્મોમાં આપણે મૌનને બહુ મહત્ત્વ આપ્યું મૌનને એ જરૂર છે મૌન એ તપ છે એક જાતનું અને એ તપ એવું છે કે જ્યાં એટલા બધા સંજોગોના પ્રેશર હોય કે બોલવું ના હોય છતાં નિખરી જાય કોઈને છોડે નહીં કોઈને નહીં છોડે આપણી અંદર નો લોભ હોય એટલે એ પ્રકાર નો બોલાય ક્રોધ હોય અંદર જોવાની જરૂર નથી એટલું સમજવાની જરૂર છે આપણે જાગૃતિ બઉ જ જોઈશે મહાત્મા શબ્દો નીકળી તો જશે બધા પણ પાછળ થી શાંતિ ના સમયમાં એ થયું અંદર ઉતરીને સમજવાનું કે બધાને મહાત્મા માત્ર ને ના બોલવું હોય તો બોલી જાય છે બધાને અંદર થાય છે ખટકે છે ના ખટકે કોઈને પણ પૂછો તમે ખટક્યા કે નહીં બધા અને બધાના અનુભવમાં નીકળે છે કે નહીં બધા સીધી વાત છે ખટક્યા જ કોઈને છોડે નહીં અરે અજ્ઞાનીમાં કેટલા બધા વિચારણાઓ થઈ છે મોટા થિંકરોએ વિચારકો હોય પંડિતોએ બધાએ પુષ્કર કહ્યું છે આ બધું વાણી ઉપર જેટલું મન ઉપર કહેવું છે એટલું જ વાણી ઉપર છે મન ઉપર બહુ વિચારણા થઈ છે પુષ્કર હમ મન તો પુષ્કર અમારા સંકપતિ સાહેબ હરીશભાઈ સાહેબ અમને મનાચે શ્લોક કરીને પુસ્તક આપી ગયા મનાચે સ્વામી સમર્થ રામદાસ શિવાજીના ગુરુજી એને બહુ સમર્થ ગુરુ હતા એ સમર્થ ગુરુ હતા અને સંત પુરુષ પાક્કા અને જીવનમાં નાની ઉંમરમાંથી બહાર નીકળીને પુરુષ હોય છે ને એને પહેલેથી જ આવતું એ તો આગળથી એને યોગભ્રષ્ટ જીવો કહે છે કેવા ભ્રષ્ટિવતા નો પ્રકાર બહુ આછો પાત્રો થઈ ગયેલો ભગવાન આપણા બધા મહાત્માઓ માટે મમતા રહી નહીં પણ કેવી અહંકાર ને પહેલી મમતા કઈ એની જોડે શાદી સુદા હોય એવી હા પછી એ જો એનું વિધવા થઈ જાય ને ત્યારે મહાત્મા નડતી નથી પણ એ વિધવા થઈ ગયેલી પછી આપણને કંઈક કંઈક ગોદા મારે એવું ના કરે જોવા જવું જરૂર ખરું એને દાદાએ પોતાપણું કહ્યું દાદાએ અમારે વસંતભાઈ સાહેબ તો પોતાપણું તો એ ચોપડી એ આપતા નવમી તો એક એક વખત વાંચી ગયા છો નહીં વારંવાર ઉપરા છાપરી વાંચ્યા કરી છે અમને પોતાપણું ત્યાં શરીરમાં અહીંયા આજ્ઞા અહીંયા બ્રહ્મરૂદ્રથી માંડીને પગના તળિયાઓથી આખું શરીર એ ફેલાયેલી છે દરેકના પ્રકાર જુદા હોય જેવો પ્રકૃતિનો ગુણ એ તો હોય જ આ વાત બહુ મોટી છે દાદાએ કહી એટલે દાદા ભગવાનની સાક્ષાત વહેતી સરસ્વતી કે એવું પેલું આપણું અક્રમ વિજ્ઞાન રિપીટ કર્યું છે પુસ્તકમાં ભરતઆનંદજીએ એ જોજો એમાં બહુ દાદા એવું સમજાયું છે કે સ્થાનકવારસી ગિરધરલાલજી બહુ બધાના છોકરા હતા નહીં કોઈ બે જ જણા હતા તે આવે રોજ લોખંડ બજારમાં કામ કરે જરા કમિશન મળે ચાલી જાય તે જે જૂના મહાત્માઓ છે બધા જાણે છે તે સેવન્ટી ફાઈવમાં દાદા ભગવાન એમને થયું કે દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન આ કહે છે ને આવું અમે આટલું માથાકૂટો કરીને આવ્યા છીએ આટલી બધી આ શું એટલે દાદા એ બહુ હળવા હતા અને ગમતવાળા હતા અને દાદા એમને એવા જ રાખતા બહુ સરસ રીતે અડવાસમાં ગમત માં જે સત્સંગ નીકળ્યો અમે તો કોઈ બાકી ન હતા રાખ્યા બધા બનેલા દાદા કોઈ તીર્થંકર હતા એમને તમે એટલું ના પૂછ્યું આ અક્રમ ને ક્રમ ની વાતો કરો છો ત્યાં પૂછ્યું નહી કે તમે એમના અમને અક્રમ આપો તો કે એમની પણ હતું જ નહીં પણ આપે તો હોય હોય તો આપે ને હવે આ વાત તો બહુ ગંભીર શબ્દો છે જો એને બરાબર સમજાઈ નહીં શકો તો માર્ગ ખાઈએ આપણે બધા હતું તો તું શું હતું દાદા તો કે તો ક્રમિક માર્ગ હતો એમની પાસે અહીંયા ક્રમિક માર્ગને અક્રમ માર્ગ શું છે એનો ભેદ બહુ જીર્ણો અને સૂક્ષ્મ છે એટલે આપણે ભૂલે ચૂકે પણ આ શબ્દો વાપરવા નહીં બોલવા નહીં બનતા સુધી સમજવા ખરા જરૂર પણ અમે અક્રમ છે એવું બોલશો નહીં નહીં તો તકલીફ થશે પછી એ અક્રમ આપણી પર ચડી બે ભારે છે એવું એ બે ધારી તળવાર જેવું છે વાગે એવું નથી લોહી કાઢે એવું નથી કશું નથી બહુ જબરું છે બેધારી તળવાર વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ હે બાકી એક બાજુ વાગે એવી નથી કારણ કે વાપરનાર છે તે ઉપયોગવારો છે એ ઉપયોગવારો એટલે શું કે વ્યવહાર દ્રષ્ટિ એની છૂટી પડી ગઈ છે પણ આજ્ઞામાં આવી ગઈ છે એની એની પોતાની ફાઇલ કે આ વ્યવહાર દ્રષ્ટિથી હું છું ભલે આખી ફાઇલ રહી મનની વાણી રહી કે શરીર રહ્યું પણ એ વ્યવહાર દ્રષ્ટિથી છું નિશ્ચય દ્રષ્ટિ તો હું શુદ્ધ આત્મા છું વાત રહી આ શુદ્ધાત્મા શબ્દ તો બધા જ જ્યાં સુધી ચેતન છે ને દરેક જગ્યાએ આ હોય છે શબ્દ આમ તો સિદ્ધ પુરુષોને સિદ્ધાત્મા વપરાય પરંતુ એ શુદ્ધાત્મા છે એટલે આપણે આ આજ્ઞામાં અમને આ પૂછ્યા છે ને બધું એટલે શબ્દ પર તો મિનરલ બહુ સમજવી મોટી તમને પોતા હેરાન નથી થયા શબ્દથી તમારાથી બીજા હેરાન નથી થયા સાચું કે ને હવે હું અત્યારે એજ કેવાની હતી દાદાજી કે આ બધી ભૂલો કયો શબ્દ ક્યારે બોલાયો કયું વાક્ય ક્યારે બોલાયું મોટી અસર થઈ ને પણ નહી છોડે જે ફુરસદ મળે તો લાગવું પણ હવે પ્રસંગો યાદ કરી દરેક પ્રસંગો હોય છે બધા કેટલા હોય છે એટલે આપતા પુત્રો નથી શીખવાડતા બધા પ્રયોગો કરાવવા છે ને આપણી પાસે આખા આઠે નવ દિવસ બધા કેવા કરાવે છે જૈન આપણા તો અમુક ગણ્યા ગાંઠ્યા છે બાકી તો જૈને તર છે બધા પણ છતાં કેટલું સરસ સમજાય છે આઠે આઠ નવ દિવસ બધો નવથી બધું પ્રતિકમણ સામાયિક પુરુષાર્થ એ કંઈક આજ્ઞાઓ લેવાય છે નવ કલમો લેવાય છે તો રોજ સવારથી માંડીને સાંજે ચૌ યાર થાય ત્યાં સુધી નહીં ચૌ યાર થાય ત્યાં સુધી દાદા પણ વાણીની ભાવ પર્યુષણો સાહેબ મેં બહુ ઓછા જો કે મને પર્યુષણનું હોય પછી સમજ પડી છે પરંતુ આપણે કોઈને ના કહેવાયું નહીં પરંતુ એ દ્રવ્યથી બરાબર છે દ્રવ્યથી હોય જ વિતરાગ ભગવંતોની પૂજા આરાધના કરે છે કેમ ના હોય પણ ભાવ ભાવ પ્રતિક્રમણ ભાવ પુરુષાર્થને ભાવ પર્યુષણો છે ને એ બહુ જ સમજવા જેવા છે ભાવ પરિષણો એ તો જાગ્રત પુરુષો જ કરી શકે જાગેલા છે એમના માટે જ છે અને એટલો એ તો શાસ્ત્રોમાંય અપવાદ છે બધા એને માટે અને શાસ્ત્રનું લક્ષ્ય ધ્યેય પણ એ જ છે દ્રવ્યથી પણ કે આપણે આપણા ભાવને એટલે કે આત્મભાવને જાણી લેવો સમજાયું ને ભાવ એ ભાવ બહુ મુખ્ય છે મિંદ્રલબેન ભાવ એટલે હોવા શું કહ્યું હવે કોઈ એવું નથી વ્યક્તિએ જન્મી નથી જન્મેલી નથી અને ક્યારેય પણ નહીં જન્મે કે જેને હું છું એવું ના હોય નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવડું હોય ને એને હું પણ છે પરંતુ ઈન્ડિયામાં જેવું છે એવા પ્રકારનું એને થોડા થોડુંક વધારે છે કારણ કે એ ભય પામે છે બસ એટલું જ પણ ભય પામનાર નથી એમને શું દશા થાય સૂક્ષ્મ જીવો કહેવાય છે ને આ કંબૂળો આ તે બધું ઘણા બધા બધા પુષ્કળ ખ્યાલ આવે છે આ બહુ શું પણ હું અને હંમેશા એ આપણી જીવનોમાં આ કાળના હિસાબે હા અને કર્મોના પ્રકારોના હિસાબે કાળ એના પ્રમાણે જ હોય છે આજે એ તો એટલા બધા રીતે હોય છે કે એના કાર્બનમાં કુદરતમાં એટલા વાયબ્રેશનો જાય છે અને વાઇબ્રેશનની અસરો કુદરત પર ભાર આવે છે એનો એટલે કુદરત પર ભાર આવે એટલે વરસાદનો સમય થયો હોય વરસાદ પડવા જોઈએ તો પણ હજુ એને આગુ પાછું થયા કરે પછી લાગે બધાને ખુશ થઈ જાય છોકરાઓ ખાસ ખુશ થઈ જાય અને ભીની માટીની સુગંધ આવે બધાને બહુ ગમે પછી જો હશે ભીની માટીની સુગંધ આવે એની ફોરમ છે કારણ કે જીવો છે બધા એ માટી નથી જીવો છે આપણે જેવી મનુષ્યોને શ્વસન ક્રિયા છે એવી નથી પરંતુ શ્વસન ક્રિયા જરૂર છે પણ કોણ સમજે એટલા જરૂરી નથી આપણે જરૂર પણ નથી સમજાય છે એટલે આ માણસ દેહ કયો છે રત્ન ચિંતા કયો રત્ન એટલે સંપત્તિ નહીં પણ નીચ સંપત્તિ શું કયું એ રત્નચિંતામણી દે રત્નચિંતામણી એટલે પોતે જેવો ધારે એવો તરત જ થઈ જાય જેવો ચિંતવે તરત જ તે પ્રમાણે થઈ જાય ચેતન ચેતન જ રહ્યા કરે પણ પોતે થાય હવે થયો આજે એમ થયામાંથી નીકળે છે એટલે નીકળતા ભાગને થતું ના કહેવાય ના એને થતું ના કહેવાય થવામાં થયું એને થતું કહેવાય મોટો સિદ્ધાંત છે આ શરીરમાંથી એ શરૂઆત નીકળતી જાય છે બધી એટલે થતું હતું એ થવાની ક્રિયાઓ થાય એની કે થાય હે એટલે દાદા કહ્યું ઈટ હેપન્સ શું બોલ્યા એક દાદા બી એ પીએચડી થયેલા એક એક શબ્દો એમના નીકળ્યા છે જોજો તમે ઈટ હેપન્સ પરંતુ આજના આપણે વ્યવહાર ધર્મોમાં બધે આત્માને પણ ઈટ શબ્દ મુકાય આ ચેતનને માટે પણ બીજો શબ્દ તો શું કરે કરે શું એને કરે શું કોન્શિયસનેસ હજી મૂકે તો સારું છે આજના વિજ્ઞાનમાં એ પણ સમજાય ચાલ ચાલ બ્રિજ બહુ લાંબુ ના કરાઈ શા અમારા ધીરુભાઈ સાહેબ પૂછે છે મુખ્ય આજ્ઞા ધર્મ પ્રતિકમણ બે જ પુરુષાર્થ રહ્યા છે આપણે બાકી મોટા ભાગનો વર્ગ મહાત્મા મળ્યો છે બધો જઈને તર મળ્યો છે પ્રતિક્રમણ શબ્દ બહુ ટેકનિકલ છે બહુ જ ટેકનિકલ છે દાદા એ સમજાવ્યો છે બહુ સાદી ભાષામાં અતિક્રમણ થાય એનું પ્રતિક્રમણ કરવાનું હોય હવે અતિક્રમણ થાય મહાત્માઓને થાય શબ્દ રહ્યો નહીં મહાત્મા બન્યા કરે અને થયા વગર બને નહીં મને કોઈ કંઈ કહ્યું આવું થયા વગર એટલે કે થઈ ગયેલું હોય તો જ બને સમજે અને આજે તો બની ગયો છે દાદાનું અક્રમ વિજ્ઞાન એટલે પરંતુ આ ચેતન પ્રાપ્ત થયા પછી એ પૂતગલ વિજ્ઞાન ખુલે છે નહીં તો નથી ખુલતું એ આજ્ઞાધર્મ છે આપણો આખો વ્યવહાર માર્ગ છે શુદ્ધિકરણનો જ્ઞાન લીધું ત્યારથી પહેલા દિવસથી બીજ રોપાયું એટલે એનો ક્રમ ચાલુ થઈ ગયો ધીમે ધીમે બધું ધીમે ધીમે થયા ગયો આ બીજમાં બધી કુદમકુદી થાય છે કશી કેવળ શુદ્ધાત્મા છું એ શબ્દોથી પડ્યું દરેક નો સ્વાદ આવે છે કોઈ મહાત્મા ને પૂછો તમે હમ પણ આજનો આપણો વ્યવહાર છે ને એ વ્યવહાર ખા કર્યા એમ જ સ્થિર થવાનું છે આમ આમ કરતા કાં ધીમે ધીમે ધીમે સ્થિરતા આવે કે વ્યવહાર પછી ચાલતો ચાલતો ના દેખાય બહુ ઓછો થતો જતો જાય ધીમે ધીમે ડૉક્ટર સાહેબ એવું નહીં હમ તમે દાપડ લઈને આ બધા શીખવાડો હે ના સરસ છે ના નિકાલ ખરો પણ તમારું બહુ યોગદાન બહુ સારું છે ઘણું સુંદર યોગદાન છે અને બધા આપતા એમને છે ને બીજે બધા જ એટલે તમે આગળ આવો થશે આવો પણ સમયની રાહ જોઈને બેઠા છે તું એ સમયની રાત સમયની રાત કોણ ના જો મારે જોવી પડે મારે મારો છૂટકો છે કોણ કોણ કહી શકશે મારો છૂટકો હું નીકળી ગયો છું રાહ જોયા વગર અને એને રાહ નથી કહેવાતી મોક્ષ મળી ગયો છે એટલે બધાને ઉતાવળ આ જઈએ પણ દાદા કે ઉતાવાર કરવા જેવું નથી દ્રષ્ટિ આ ફાઇલ ને હું શું બોલ જો બોલે છે આપો ને જરા જરા બોલતો ખરી નાની અઢાર વડા તો છેલ્લે બોલ જલ્દી જો બોલે છે છોકરી છે હું ક્યાં છું હું તો શુદ્ધ આત્મા બોલ ને મોટેથી છોકરી એ તો બધું અમારા પોતાના જીવનમાંથી અને બધે જ ઓબ્ઝર્વેશન થી આજ્ઞાધર્મથી બધા જોડે રહ્યા ત્યાંથી કે આજના બાળકો વડીલો માટે બહુ મોટી પાઠશાળાઓ છે બહુ પાઠશાળાઓ મોટી છે ખાસ કહ્યું દાદાએ અને અમે તો અનુભવ્યું આ જોયા જ કરીએ જોઈએ છીએ શું એટલે કોઈ આજના છોકરાઓને કોઈ વધારે પડતું આમ તેમ કરવા ન જતા એમની જોડે પ્રેમથી વ્યવહાર લેવો જોઈએ પ્રેમથી એટલે કે પ્રેમથી લેવો વ્યવહાર કોને કહેવાય છોકરાઓનું જેમ કે તેમ આપણે એ રીતે ચાલવું એ પ્રેમથી થઈ લો વ્યવહારો સાંભળજે છોકરો છે સાંભરવું અરે આટલું કોઈ તમને સમજ નથી પડતી આવું ક્યાં તો સાંભળી લેવું જોઈએ આપણે સાંભળવું જોઈએ નહીં તો તમે નથી સાંભળતા બે છોકરાઓનું સમજવન્યુઅસ રહેવું તો બહુ મુશ્કેલ છે આઠમું ગુણસાર ઓરંગી નવમાં પ્રવેશે ત્યારે કંઈક થોડી કન્ટિન્યુટી આવે એની અને પછી દસમાં જાય જવાય નહીં એનાથી વ્યવહારની વાત કરું છું એટલે આપણે જૈનો બધા ગુણશાળો તો સમજે નહીં પણ એ વ્યવહાર શુદ્ધિનો ક્રમ છે આખો શું કહ્યું બહુ વિજ્ઞાન રહેલું છે એની પાછળ કર્મનું ગણિત જ રહેલું છે આખું એક એક એક ધીમે ધીમે ખરતા ખરતા ખરતા જાય છે એ બહુ જીણું છે મળ્યો નથી એટલે તમે જ્યાં રહો તે તમારો ઉપાસ રે શું કહ્યું એ ઉપયોગ જે જીવન જીવે એનું એ શરીર એનો ઉપાસ શું કહ્યું બોલો ત્માનું હા મારું બોલાય પણ શુદ્ધ આત્માનું હા ઉપયોગ શું થયું ટાઈમ થઈ ગયો એટલે મજા પડે છે ને પછી હરિબત ચાલ્યો છે પણ જસવંત તો ક્યાં છે દાદી પદ લઈ લઈએ એક પદ લઈ લઈએ લોનંદજી અને આજે ગુરુવાર છે તો જેને ઓફિસે બસે જવાનું હોય વાંધો નઈ થોડું પાંચ પંદર મિનિટ લઈએ તો કારણ કે હવે ધીમે ધીમે વાદળા જામવા મળશેતેર હું સો છો ક્યા સા આ કવિરાજે આમાં જે એટલે વણી લીધું છે ને એ ગોપી ભાવની ભક્તિ વણી છે આમાં આ સાજન્યા શબ્દ બહુ અગત્યનો છે સાજનિયા એટલે સજનીએ ના થાય ને સાજનય ના થાય એ આપણું પદ એને અંતર આત્મદશાનું પદ કહેવાયું શું કહ્યું એટલે ભટાકતી દશામાંથી પોતે સ્ત્રી હોય કે પુરુષ પોતે ઠેકાણે પડેલા આવ્યો પોતે એટલે બહિરાત્મા મુક્તિ પામી અને અંતર આત્મદશા એટલે આપણને આપણી વ્યવહારની દ્રષ્ટિ અંતરમાં વળી જે બહાર હતી ને બહારમાં ગમે તેવું આ કાજના હિસાબે ગમે તે કરે બધા કારોમાં કરે તો આજે કરે એવું નથી કરી બધા કરે તે દ્રષ્ટિ અંદર વરી એટલે પોતાનું ઘર ભાળી લીધું એને એટલે ઘર તરફ જ આવે એનું પ્રયાણ છે બધું આપણો પેલો પઝલ સોલ્વ કરવાનો છે ને સસલું અહીંયા છે એને પેલા ખૂણે નીકળવું છે તો રસ્તો જ નથી જડતો ભૂલભુલાણીનો હં રસ્તો બહુ સરસ છે સીધો હોય છે બધે જ પણ પેલા એ દુલિશ એવીને કે ફસે જઈએ જ્યાં જઈએ ત્યાં ફસે આપણે જ્યાં જઈએ તો પાછું ખડો આગળ ઊંધો રસ્તો આવ્યો ભૂલબુલામણી એ જુબેલી બાગમાં અમારા નાના હતા બહુ રમવા જતા ને તે વખતે એમ અમારા હું વખતમાં એટલે તો બહુ જૂનો વખત થઈ ગયો ને આજે પંચોતેર વરસ ઉપર થઈ ગયા તે ભૂલબુલામણી બનાવેલી મેદીની મેદીની એટલે આટલે સુધી હતી જ એ હતી એક થોડા નાના એરિયામાં બનાવેલી હું રસી બધા જઈએ મજા કરીએ એકબીજા ખોરવાની આ મહી નદીના સાબરમતીના કોતરો તો ખબર નહીં છે પેલી બાજુ હશે પણ આ મહીના કોતરો બહુ પ્રખ્યાત છે મહી નદી હમ મહી નદી એવા એવા મોટા કોતરો આ ચંબલ ખીણક્યા છે ને વેલી એના જેવા બધા ઉપર હોય તો નીચે દેખાય નહીં બધું એટલું બધું મોટું સારું કુતરો કોઈ જણ જ નહીં કોઈને બધા બારવટિયાઓ હોય તો કોતરમાં પોતાનું બનાવે કોઈને હાથમાં ના આવે કોતર કહે કોતર ખબર છે બધા એને એવા અંદર આપણે બધા પાર વગર ના છે કોતરો એમાં ફર્યા કરીએ છીએ એટલે કે વ્યવહારમાં એટલે વ્યવહારમાં આપણને સૂચ પડે કે આ છે પાક્કો જ જેટલી પક્ થઈને એમાં સમજવામાં ત્યારે આપણે એટલી શુદ્ધિ થઈ કહેવાય એ શુદ્ધિકરણનો પ્રોસેસ છે આખો એટલે કવિરાજે આમાં ગોપી ભાવ બહુ સુંદર મૂક્યો છે આખા પદમાં એટલો સરસ છે એટલે ગોપી એટલે શું કે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્માના લક્ષણોથી શુદ્ધાત્માના લક્ષણો જ એના સાજન્યાને મળવા એટલે એના મોક્ષને મળવા માટે અધીરા થઈ અને શોધે છે હું શોધું છું કે છે અમારા બિહારી આનંદજી કહે છે હું શું સા કહું સલુરાજલીયા ते क्या मड़से द भरु जेने आईए हेत अथापयु जेने नयणे अमृत जाय जर्य મા ફૂલડા જતા ભૂખ સ રે જ ચારિતવાસ लाल दी री दी पड़ी जय जी सत्य मुख लाती री दी पड़ी भूजंखु छु ते क्यामल से ragata pu પોતે લખે છે એ બધા ગાય છે અને એમનો અવાજ તો બહુ ગજબનો છે કે જ્યારે પોતે ગાય તારે આપણી સંજ્ઞા કેવી સરસ સંધ્યા કઈ એમને કવિરાતના પદો એક્ઝેક્ટ એ જ અવાજમાં એ જ રાગમાં બે બે ત્રણ ત્રણ કલાક નિરંતર સંભરાયા જ કરે દાદા કહે છે બધું ગરવું તો ના હોય અમારી પર આપણે સંભરાયા કરે કે છે જુઓ એમનો ઉપયોગ જુઓ એમની દશા જુઓ હમ અને કેવી રીતે એ આપણા જીવા જ છે આપણને આજ્ઞા એક જ છે અમે આજ્ઞામાં છીએ અને તમે આજ્ઞામાં છો આ કેવળ જ્ઞાન થતાં સુધી આજ્ઞા જ મુખ્ય છે આખો સંપૂર્ણ રીતે પણ આજે આપણે કારણ ભાગે છીએ સમજાયું ને અને આજે જીવવામાં જીવવાતું જીવન છે એમાં કાર્યભાગે આપણાથી જેટલું જીવાય એ આપણી કમાણી બધી એટલી કમાણી આપણી કારણ કાર્યભાગે કાર્યભાગે એટલે આપણને અસ્વસ્થ કરી નખારી અવસ્થાઓ બધી એમાં પણ સ્વસ્થતાના સ્વાદ આવતા કરે અને છતાં અસ્વસ્થ ઉદયને બધા ઉદય પરિણામો રહ્યા કરતા હોય આ બહુ મોટી વસ્તુ છે આ બે વિજ્ઞાન છે આખું આ વિજ્ઞાન છે વિનાશીનું ને અવિનાશી બેની વચ્ચેનું રિલેટિવ ને રિયલનું સમજાયું ને એટલે આવું કે છે દાદા કે સત્સંગમાં કવિરાતના પદો ગૌડાવીએ છીએ શાને માટે કે તેટલાથી તેટલો સમય તેનાથી ચિત્ત એક ચિત્ત થાય હવે આ સમય એક ચિત્ત થવો બહુ મોટી વસ્તુ છે આ બહુ મુશ્કેલ છે એટલે અનેક પ્રકારે થઈ ગયેલું છે આપણું ચિત્ત અનંતમાંથી છૂટી ગયું અનેક પ્રકાર માં આવી ગયું એટલે કે એને કહીએ છે ને અનકાઉન્ટેબલ કાઉન્ટમાં આવી ગયું સંખ્યામાં આપણું ચિત્ર બધું ભેગું થાય છે એક ચિત એટલે વ્યવહાર અને નિશ્ચય બંનેમાં એક ચિત્તે બંને બંનેના પક્ષે એને પાકા જેમ છે તેમ સમજયા જેમ છે તેમ આ પદો ગાવ ત્યારે એક ચિત રહે જેવો જેનો અનુભવ એ અનુભવની હાજરી પદો કહીએ એટલે બધાને લાભ થાય જતો બહુ થાય આ બિહારી બોલે છે અને એનો ઉપયોગ પૂર્વક બોલાય એટલે બહુ સુંદર દશા હોય બહુ ફર્સ્ટ ખાસ હોય દશા જોઈએ છે ને આપણે રસવાદ પણ આવે છે ને આપણને ના બોલાય તો અંદર ગણ ગયા ચાલ્યા કરે અંદર સમજે એમના શબ્દો ચાલો હવે થોડુંક છે આમનું એક લઈ લઈએ બસ પાંચ મિનિટ લાગશે એટલે ભાઈ આ બહુ એક એક શબ્દ એટલો છે રિસર્ચમાં ગયા છે શબ્દો એક એક કોણ શું નામ બોલ્યો અરવિંદર બોલ મારે સીત ની હાજરી કન્ટિન્યુઅસ રહે એના માટે મારો સત્તા નો ભાગ છે કે બાર નો ભાગ છે સાહેબ એ મને તારો સત્તા નો અંદર નો ભાગ છે હા સાહેબ કોઈ પણ સત્તા બરાબર છે એ સર્વ સત્તાધીશ ને ઓળખીને દાદા બહુ એક સરસ વાક્ય છે પછી તમને સત્સંગમાં નહીં કરશે ઓળખીને બધા બધા બોલીએ ખરા આપડે પણ એને પોતે પેલું બોલવું છે આપડે આપડી વ્યવહાર સત્તા ને વ્યવહાર સત્તા કેટલી છે એવું ઓળખવાની લેવી છે જેથી બધાની સાથે વ્યવહાર તો રહેવાનો જ રહેશે એટલે કે તમને શુદ્ધાત્મા પહેલો લક્ષ્મ રહેશે બે વસ્તુ છે એ પણ એકલું ગોખે નહીં ચાલે ચાલે સાહેબ આજ્ઞા બે આપી અને બે જ આજ્ઞા તેને જ પૂરી કેવાય બરાબર એક આજ્ઞા પૂરી કેવાય ભૂલ દાડો મોક્ષ મારે છે ધીરુભાઈ કાટાણી સાહેબ પૂછે છે નીચેનું સૂત્ર સમજાવવા માટે કે હું કદી પણ સૂત્ર છે એનો શબ્દ શબ્દ આજ સમજી લેજો હું કદી પણ આપ ગુરુદેવથી જ્ઞાનવાદથી શ્યાદવાદથી પરમ જ્ઞાનથી પરમ ધ્યાનથી શુદ્ધાત્માથી શુદ્ધાત્માની ઉપાસના કરનારા સર્વે કલ્યાણમૂર્તિ સંકિતરી મહાત્મા હું સમજવાનું તમે ખરા માણસો આટલું બધું શંકિત એટલે કોઈ શંકા ના આવે પણ આપણને આ કાળ એવો છે કે શંકા તો કોઈને નહીં આવે મહાત્મા કોઈને નહીં આવે ગમે તેવું હું તો કર્મનો ઉદય હોય પરંતુ લઘુ શંકાઓ થયા કરે એટલે શંકાઓની પ્રજાઓ છે નાની બચ્ચા છોકરા બચ્ચા બચા હા બાર બચાવ બચાડ કે છે શું કે છે એ બધું છે એવું હતું અંદર એટલે તો સમ્યક દર્શનના આઠ અંગ કયા છે આઠ અંગ પહેલા પહેલું નિશંકિત છે અને બીજું છે નિકાંક્ષિત એટલે અલગ શંકા હોય એ બધું થયા કરાય ના જાય આઠ અંક કયા જેવી રીતે શરીરના અંક છે એવા એટલે વ્યવહાર શુદ્ધિ કયા એટલે કે હું શુદ્ધાત્મા છું એ ચોખ્ખું દેખાતું જતું જાય વ્યવહાર જેટલો ચોખ્ખો થાય એટલું ચોખ્ખો દેખાય ને બોલો ને કે આપણે ચોખ્ખાથી શુદ્ધાત્માના દ્રષ્ટિથી તો વ્યવહાર ચોખ્ખો થાય ના બેમાંથી એક થઈ શકે પણ બે પેલું આપેલો આજનો વ્યવહાર એવો છે ને કે એમાં નહીં થવા દે બાકી એ તો સમજ પુરુષોનું કામ છે એવું પડવું એની પાસે પડવું હતું સમજાયું ને બંને સ્વભાવથી સહજ થઈ જવા જોઈએ શુદ્ધ આત્મા તો કાયમના સ્વભાવથી સહજ છે પણ આ વ્યવહાર નથી એ આખી આજ્ઞા અને વ્યવહાર દ્રષ્ટિનો આજ્ઞા આજે આ અસહજ વ્યવહાર થઈ ગયો છે વિતરાગોની ભક્તિ કરીએ નારાયણ સ્વરૂપ કૃષ્ણ ભગવાન કરીએ શિવ સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ ની ભક્તિ કરીએ આપણે સમજતી બધાને સમજતી જ થાય બધી છતાં પણ આ એટલે ત્રણ મંત્રો મહત્વ આવ્યું છે કેટલા અંકોથી આપે છે એ તો આખી પુસ્તિકા નીકળશે સંકિત વંચિત વંચિત એટલે વંચના કે છે એને વંશના એટલે હવે કોઈ સ્વચ્છન નું પરમાણુ ઉભું ના થાય અહંકાર ઉભો ના થાય અંદર શરીરમાં આત્મવંચના કે છે એમ આ કુદરતી સાહિત્યિક ભાષામાં આત્મવંચના એટલે પોતે પોતાનો ખુલ્લો થતો હોય દોષો ખુલ્લા થતા હોય ખુલ્લા ના થવા દેવા એ ખોટું છે સમજાયું ને ઉપગુહન એ પણ એનો વ્યવહાર શુદ્ધિનો માર્ગ છે ઉપગુહન ઉપગુહન એટલે સામાનના ગુણોને આગળ કરવા અને આપણા દોષોને દબાવવા ઉપગુહન એ ઉપયોગ વગર ના હોય આ બધા આઠ ગંગો છે શાસ્ત્રો કેતો હોય તો પણ એમાં એ ભૂલ ભરેલું ક્યાં છે મારું મને ભૂલ ક્યાં છે મારી ભૂલ જોવી જ પડશે અને એ ભૂલમાંથી આપણે આપણા હિત માટે ની છે કોઈના પર આપણે લાભ નથી કરવાના કંઈ કોઈના પણ નથી કરવાના હા પોતાનું હિત એટલે કે આ મહાત્માઓને જ હિત અને અહિતનું ભાન સરસ રીતે રહ્યા કરે ના રહે એવું આવી બધી વસ્તુ બને તરત જ કરીને પાછું સ્ટેબલ થઈ જવાનું એ બધા અતિક્રમણો છે કહેવાય છે આ બધા હવે સમજાયું ના બનવું એવી શક્તિ ભક્તિ દ્રષ્ટિ જ્ઞાન વિવેક વિનય ચારિત્ર અને પ્રજ્ઞા આપો આ પ્રજ્ઞા તો મળી ગઈ છે આપણને પણ પ્રજ્ઞા એટલે સમ્યક બુદ્ધિ કહે છે શું કે છે આ વ્યવહારમાં ડિસિઝન શબ્દ બહુ મોટો અગત્યનો છે ચાલુ સર એટલે બધા સાત તત્વો આયા અને બે મુખ્ય જીવ અને અજીવ અને પછી અજીવ ના બધા ભાગ પડ્યા ભાગા પડ્યા સમજાવ્યું ને અને મોક્ષ સમજ્યું જીવ અને મોક્ષ છે એટલે કે જીવ એટલે આપણે મનુષ્ય વ્યવહાર માં ખાસ સમજવાનું જીવ તો બહુ મોટી છે એ દ્ર દ્રષ્ટિ ઘણી વિશાળ છે પણ ધીમે ધીમે કરવાનું પ્રેક્ટિસ પાડવી પડે આજે કલાકમાં નીકળો દાદાએ બહુ સમજાવ્યું છે પુષ્કળ સમજાવતા પછી તો ઓછું થયું શરૂઆશમાં જયારે થોડા હતા ત્યારે તો બહાર નીકળો તો નક્કી કરી નીકળો કે મારે શુદ્ધાત્માને દ્રષ્ટિ મને દ્રષ્ટિમાં શુદ્ધાત્મા સમજાઈ જાય અને પછી બહાર નીકળું છે બધા વ્યવહારમાં હું વ્યવહાર રીતે રહું એવું નક્કી કરી નીકળો અને કલાક ફરો જાઓ બાગમાં જાઓ અહીંયા જાઓ ત્યાં જાઓ જ્યાં આપણા માણસોની વસ્તી હોય એ બધી આવો એ પ્રેક્ટિસ પાડો પછી ધીમે ધીમે એની બહાર નીકળો કે ચાલો હવે હું જાઉં છું અને કોઈ આપતા પુત્ર છે કે જ્ઞાની પુરુષ છે એમની સાથે જવાનું થયું તો તમને ગોઠવો દાદા ભગવાન આવો ઉપયોગ અમને ચંદ્રકાંતભાઈને શરૂઆતમાં ડૉક્ટર સાહેબ છે બધાને બહુ ગોઠવા હમ ચંદ્રભાઈ ગાડીમાં લઈ જાય બધાને પણ આવી રીતે ગોઠવા આપણે નીકળીએ છીએ તો બહાર સુધી જોશો તે બહાર આ દેખાય જોઈશું સામાન્ય બધા જવાબ એ જ આવે અચ્છા આ શહેરની બહાર નીકળ્યા એટલે બધું દેખાશે શું દેખાશે તો કે આબો લીમડો સીમડો આવું બધું જાત જાતનું દેખાશે ના ના શુદ્ધાત્મા દેખાશે કે છે આવો ઉપયોગ ગોઠવતા આપણને ના સમજ્યું પણ તો ચંદ્રકાંતભાઈને અમે સંગપતિ રસિકભાઈ હતા અને ગાડીમાં તો પાંચ જણ હોય અમે સમજ્યું કે ચંદ્રકાંત છેલ્લે છેલ્લા પાંચ વર્ષ નતા પાંચ સાત વર્ષ જોડ્યા હતા પણ એમના વ્યવહારમાં હતા અમે અમારા વ્યવહારમાં તે ગાડીમાં જવાનું ચંદ્રકાંત્રાઈવર ચલાવે દાદા ને બેસાડે અને પાછળ બેસે બધા ત્રણ જણ દાદા છે જીવવામાં એ જ આપડે મહાત્માઓનું જીવન છે એ પ્રમાણે આવી જવું જરૂર પડે છે સંજોગો દરેક હોય બધા પોતે ભરીને લેશે ક્યાં જશે બધા પણ એ પ્રમાણે આવી જવું છે બહુ આકરી અવસ્થાઓ આવે આવી શકે છે પણ એ આકરી અવસ્થામાં આપણે પોતાને જડ્યા જ પોતે જ તો હવે ખોવાઈ ના જઈએ બહુ જ જરૂરનું છે આ ખોવાઈ જવા એવું નથી આ તો ક્ષાયક શમિત છે એટલે કે પ્રતિથી જાય એવી જ નથી પરંતુ આપણે સ્થાને પહોંચવામાં ઘેર પહોંચવામાં જરાક આગું થાય બાકી પહોંચવાના નક્કી કોઈ પણ મહાત્મા હોય એ ખાતરી સાથી જ્ઞાની પુરુષ જવાબદારી બદલી લે છે આ એમને એટલા પોતે એવા થયા છે અને ખાતરી મૂક્યા છે તારી જવાબદારી બધી તારી બધી આખા વ્યવહારની તારી બધી મારી કારણ કે આજના કાળમાં બધાને એટલી બધી સાયકોલોજીકલ ઇફેક્ટમાં આવી ગયેલા છીએ આપણે જબરજસ્ત કારણ કે જીવન ગયેલું છે ને તો બની જ શકે તો એટલે જ્ઞાની પુરુષને જેને કશું જોઈતું નથી એ બધી જવાબદારી ઉપાડી શકે છે હા દાદા ભગવાન ઉપાડી છે એમના જીવનમાં કેટલા બધા કોઈ કઈ મહાત્માઓ મળ્યા બધી જાતના મળે છે ગમે તેવું આવે ને પણ એ બધા દ્રષ્ટાંતો બહુ આવ્યા છે પાર વગરના જે વાંચશો તેમાંથી તમને બોધ મળશે ના મળે નહી આ ચોપડીઓ તો છપાયા જ કરશે બધી દરી પણ લો એક જળ એક એક લો સમજાયું ગમે તેવો વ્યવહાર હોય ઘરનો વ્યવહાર હોય એકબીજાનો લક્ષ્મી નો વ્યવહાર હોય કોઈ પણ આ બે મોટા મોટા વ્યવહારથી આવે બિચારા એના માટે એમાંથી આપણે સાર કાઢવાનો હા એનું રક્ષણ ના લેવાય કોઈ જગ્યા કોઈ રીતે નહીં લેવું નિમિત્ત પણ ના લે નૈમિત પણ ના લે તો નૈમિત નૈમિત રહી શકશે અને નિમિત્ત નિમિત્તના સ્વભાવથી જીવી શકશે સમજાયું કે નિમિત્ત ચાલો એટલે વિધિ એક શબ્દ દાદા કહ્યું છે પોતે આ ઉપયોગ પૂર્વક જોતા પછી ચોપડી છપાઈ માગત્યનું છે આ તો હમ સાડા પાંચ થી સાડા સાત બાબુકાલમાં શનિવારની પ્રાતવિધિ સાડા છ થી આઠ દાદા આલય ખાતે રહેશે અને આજના પ્રસાદી ના નિમંત્રકો છે રંજનબેન મહેન્દ્રભાઈ પટેલ પરિવાર મૃગેશ દેસાઈ ફેમિલી સુધાબેન કમલેશભાઈ પટેલ પરિવાર ઓમ સંજય નાયક વાસના રોડ અને સંધ્યાબેન મુંબઈ આ પાંચ ફેમિલી તરફથી આજની પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી છે એક વધારાની વાત હા દાદાજી આપણે હરીશભાઈ સાહેબ કે હવેથી આ વરસાદને બધા સંજોગો બેસવાના તૈયારી થઈ રહી છે એટલે રવિવાર અને ગુરુવાર અમે વડોદરામાં છીએ અને અમને અત્યારે દર્શનમાં તો દેખાય છે કે આ જૂન મહિનો અને જુલાઈમાં પણ એવો જ સમય જવાનો અમે કોઈ નિર્ણય લઈ શકતા નથી અમે કોઈ લેવો નથી અમારે કોઈ જાતનો પરંતુ સંજોગો જોયા કરવાના છે એટલે ગુરુ અને રવિ આપણે બાબુભાઈના હોળમાં કરશું એટલે પણ એ જગ્યામાં આવજો બધા સત્સંગ ચાલુ રાખો દાદા છેલ્લે વખતે છેલ્લા શ્વાસમાં છેલ્લી રાતે છેલ્લી રાતે આપણા દીપકભાઈ હતો મિનેશ આનંદ આજે હતા આ બે જણ હતા રાત્રે એમનો બાટલો ચડતું હતું અને પછી કહ્યું હવે એને બંધ કરી દો ખાદ નાખ્યું અને કહ્યું ચાલો આપણે સત્સંગમાં જઈએ આવું કરીને પાછું ફરીને થઈ ગયા પછી કલા સવાર છેલ્લું જુઓ આ એક એક શબ્દ આપણે અનુભવ કેવો હતો બે જણને સરસ મિનેશ આનંદજી અને દીપકભાઈ સમજે ને એટલે આજે દીપક આનંદજી આપતા પુત્ર માં જ હતા પણ આજે વ્યવહારમાં આવ્યા પણ જીવન આપતા પુત્ર થી આપતા પુત્ર નથી ચોટતા એવી રીતે નહીં ચોટે ચોટે એટલે રુજુ રદય વારા છે આપતો પુત્ર એમ દાદા એ કહ્યું આપડા પેલા કોમર્સ ના ડીયા સાહેબ કેવું સરસ વ ત્યાં હોલ એટલે આનાથી અડધા કરતા ઓછામાંડોદરા ના લાભ મળે એમ મારો સત્સંગ થઈ જાય મારો મુદ્દો એ છે બધાશે બધાશે વરસાદ માં ફાવશે આવશે આવશે બધાજી બાર થી કેવી રીતે બાર વાર પહેલા આઈ જશે બાર વાર પહેલા આઈ જશે ખરું પ્રસંગ બાર થી રવિવાર છે ને સવારે વહેલી ગાડી મળે ગમે તે મને નીકળી જાય બધા આવી શકે બધા શનિવાર રાતના જ આવશે જોજો એટલે કેલમપુરી છે ને એટલા માટે કહ્યું એમને કેલમપુરી એ બહુ પવિત્ર જગ્યા છે દાદા એટલી બધી વિધિઓ કરી છે અમારી પાસે કરાય ચંદ્રકાંત કરાય કેટલી બધી અને રસિકભાઈ સાહેબે તો પેલા ખેતરો લીધા ને મંદિરો થયા બધા રહ્યા રીત સર ત્રણ ત્રણ ચાર ચાર મહિના છ છ મહિના રહેતા હતા ત્યાં આગળ પેલું જે વપરાય છે ને એમાં બધા ને માટે ખુલ્લું હોય એનું વાતાવરણ પ્રદુષિત ના થાય એવા બધા આયરે ખરે સારી વાત છે ખરું કે નઈ પ્રદુષિત ના થવું જોઈએ વાતાવરણ બસ એટલું જ તમારો વ્યવહાર બધો તમારી પાસે એટલે દ આ તમારો વ્યવહાર મને ચલાવે છે હું તો ચલાવી શકતો જ નથી પોતાને એમને પોટલું જ કહેલું પણ એ પોટલું આપણે સમજમાં લેવાનું છે જય સચિદાનંદ પુલિન આનંદજી દાદા જય જય કાર જય જય કાર દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભા દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન અસિમ જય જય કાર ભગવાનના અસિમ જય જય કાર કાર જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો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 જય જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર to <laughs> that.